જુદું હોય છે પછી એનું અનુભવ જ્ઞાન કામ કર્યા જ કરે પછી જતો હોય આ તો ભાવ બધા ઉડાડતો માર ખાતો ખાતો જાય તો અનુભવ જ્ઞાન થાય અનુભવ તો હોય પણ ભૂલી જાય છે ઓછો બાર ખાતો ભૂલી જાય છે માર ખાય છે ફરી કાતો કાતો પણ ફરી જ્ઞાન થતું જાય આ બધું જ્ઞાન જ કામ કર્યું છે આ બધું કામ જ્ઞાન જ કરી રહ્યું જ્ઞાન ના ज्ञान ना हो तो ज्ञान काम करोग ज्ञानी मार खातो खातो आयो एना थी जे अनुभव थे एना थी जे ज्ञान थे इतले कोई प्रकार न करे छोटे ज्ञान सुखे એથી આગળ કદું બધું રાહવાની જ નથી બાર માટે આ બધી વાતો છે આ દરેક ને જે સ્પેસ જુદી જુદી મળે છે એ કયા આધારે જુદી જુદી સ્પેસ મળે છે બધા અને પછી નિયતિ એટલી કરી શકતી નથી આ નિયતિ હોય તો જગત માં સોલ્યુશન ના જોઈએ પ્રક્રિયા પ્રક્રિયા બંધન ની પ્રક્રિયા હતી ને તેના નિમિત્તે થઈ રહી છે તેના નિમિત્તે જ મુક્તિ પ્રક્રિયા થયા કરે ગયા છે અને આપના પોતાનું સ્થાન તો ખરું છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાંથી જગ્યા રોકે નહી તો જગ્યા રોકતો થવા માં નિયતિ થવાનું એ નથી બં આદિ વિજ્ઞાન વિજ્ઞાન મૂળ આત્મા વિજ્ઞાન વિજ્ઞાન ભાઈ આ જેમ જેમ દરિયો અને સૂર્યદય ભેગા થાય એટલે વરાવ નઈ શું થાય થાય જ ના સાહેબ રાત્રે તપાસ કરજો એટલે આપણે ગુનેગાર કોણ નથી ગણીએ કોઈ ગુનેગાર ગણીએ આ દરિયા કઈ ગુનેગાર છે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા ભેગા થાય એવું આત્મા અને બીજા ભેગા થાય એ થયા કરે છે નિરંતર ભેગા થાય છે ગ્રોથમાન માં આવેલો ગ્રોદમાન માં આવેલો ચોંકુ સ્વરૂપ હું ને અમારું હું એમ વ્યતિ પોતાના ગુણ છે નહી ગુણ નથી ચેતન ગુણ નથી એવા વ્યતિરેક ગુણ અને વ્યતિ કામ કરી રહ્યા છે જાણવું જોઈએ આત્મા નું જાણે નઈ માણસ માણસ એક આત્મા નો એક અવું જાણે નઈ મળે બોલે ખરા કે નથી પલ પલરે પલરી નથી આવતો એવું જાણતા બાયો બાળી શકે નઈ એવા હાથમાં આવું બહાર પડ્યો નથી કારણ કે જે બહાર પડે છે હા મૂળ વસ્તુ બહાર પડી નથી શબ્દો પડ્યો છે એ શબ્દો માં સીધી પણ હોય ત્યારે જે નિરંતર પડે દેવ ભેદ વિજ્ઞાન બંને જ નું રાધેશ્યામ ભાઈ પૂછે છે વ્યતિરેક ગુ ઉત્પન્ન થયા એક જુદો ભાગ છે અને પછી વરાળ ઉભી થઈ એટલે વાદળ ઉભો થયા વાદળો થયો વરાળ ઉભો થયો પછી વરાળ ઉભી થઈ આ તોફાન બધું ચારે કે લાગુ આ ટી માની પરસ્તી ટીમો પણ આ પ્રકારની પદ્ધતિમાં પણ જે રીતે નું ઉત્પાદન થઈ શકે એના પર પ્રતિષ્ઠિત વિ સંતા દેઈ શકે આ બળી પ્રોડમાન वगરે તો આત્મા બળવસર કે આ વસ્તુ બળવસર હો પરવા હે આના રૂપની દ્રષ્ટિએ તો એમાં ટી ના છે એટલે ને મેં મેલોને તો ઉગાઈ છે એ બસ કે છે બસ કે એ તો નું નામ બસ આ જંડલા લેતા ઉનનું मै लोग <स्थाथाथाथाथाथा> <स्थाथाथा> <स्थाथाथाथाथा�> એનાથી હું થયું અને લોભાઈ એટલે શું કેવાતિરેક ગુણો જે ઉત્પન્ન થયા એટલે અજ્ઞાન ઉભું થયું આજ અજ્ઞાન ગુણ જ વ્યતિરેક ગુણ એજ અજ્ઞાન એના હોય તો પછી જ્ઞાન અને અજ્ઞાન કેવી રીતે ઉભું થયું એટલે આત્મા આ છ વસ્તુ થઈ આત્મા નું ભાગ આત્મા એ છે તો છ વસ્તુ સમસરણ થયા કર निरतर परिवर्तन पर आत्मा होवा बीजा पांच तत्व प्रतिष्ठा करे गुणों उत्पन्न करे तो आत्मा करता पे तत्व बरबत्तर गुजरात પેલા જે પાંચ તત્વો છે એમ પ્રતિષ્ઠા કરે છે હરકત કરી શકે એમ છે દરિયા ને કઈ પણ ના કરી શકે દરિયો સૂર્ય કઈ પણ ના કરી શકે આ ભેગા થવાથી ભેગા ના થાય સૂર્યભાગ સહી જાય છે આ બધા ભાગ ને આ શું કે નિયતિ નિયતિ પ્રાકીક ધર્મી છે એ ત્રા છે એટલે ગુણવત્તા હોય ને વિચાર આવે બાકી ધર્ગવાની ઈચ્છા થઈ ત્યાં જગત રસી એટલે ભગવાન ને એકલો ઘર માં બેઠો બેઠા ચિત્ર વિજ્ઞાન થી જાણે છે નઈ આપડે આ લોકો જે ચિતર્યું છે ને ભગવાને લીલા કરી ગયા લીલા દેખાય છે બંધાય નઈ પણ આ તો બંધાયેલો છે લીલા કેમ કેવાય ભલા થઈ ગયે વિધિ ભલા બાકી કોઈ છે વિતરાગો થઈ ગયા જેટલા હિન્દુસ્તાન પણ વિતરાગો એ વાત શબ્દ થી જેટલી શબ્દ થી વર્ણન કેવી અને આ જગતનું વર્ણન કેવી રીત કરે ત્યાં શબ્દ જ છે નહી પછી એમને લખ્યું વિભાવ છે આત્મા વિભાવ છે કે મોક્ષ હોય નહી શું કહ્યું શબ્દ હોય તો મોક્ષ હોય નઈ વિરુદ્ધ માની બધું ચાલી રહ્યા હતા આ વિભાવનો અર્થ વિશેષ ભાવ છે શું છે વિશેષ ભાવે પણ આવું પણ મુક્તિ છે વિશેષ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય કે હું આમ છું શું અને પાછું એક જ્ઞાન છૂટું થઈ જાય ઉડી જાય ૈજ્ઞાનિકામાં બોલતા ગયા આપડા લોકો એ લખ્યું કે વક્તવ્યાર ખોળો ને આ તો બોર્ડ જ બતાવે છે એને તો હેરવું બોર્ડ આ ક વિભાવ જે થાય છે એ સંયોગો ના ભેગા થવાથી થાય છે સંયોગ ભેગા થયા એટલે વિભાવ થયો વિશેષ ભાવ થયો અરે ભાવ એટલે વિશેષ ભાવ વિશેષ ભાવ પોતાના સ્વભાવી બહાર સ્વભાવ આ બધું અનાદિ પછી જયારે છૂટો પડે છે ત્યારે અનાથી શાંત થાય છે શાંત એટલે સઅંત થયા પછી દેહ તો છે પણ હજુ દાદી શાંત છે રહી બાકી આ દશા દેહ છૂટો હોવા છતાં દેહ માં એ દશા ઉત્પન્ન થવાનું શરૂઆત થઈ અને તેનો પણ અંત છે કે છે અને તેનો અંત આવશે મૂળ છે અનાદી અનંત અને જો આ પોતાનું દ્રવ્ય જુદા પાડે તો સાદી શાંત ના આવી જાય અનાદિ શાંત અને પછી સાદી સાંજ માં આવ્યો અને પછી સાદી અનંત બધું કાયદેસર છે કાયદા ની બાજુ નથી ને વિજ્ઞાન જ છે બધું આખું મને આ બધું વિજ્ઞાન કોઈ મારે મળે નાખ્યું પડે મને દેખાયા ખે વિજ્ઞાન તે દેખાયા બોલવું પડતું તમે પૂછો કે દેખાવા માંથી પુસ્તક નું દેખાવ વારે લાગે પડવાનું દેખાવા લાગે જ્ઞાન મળતા ની સાથે પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય કરીશું આપડે ક્યાં એવો પ્રશ્ન જ ઉભો છે જલ્દી જવાનો મોક્ષે કાઢતા હોય જલ્દી ઉતાવળ હોય તેને જે ભૂલો પડે ઉતાવળો થાય તે ભૂલો પડે ઉતાર મા છે પછી શું મોક્ષમાં જ છે તો પછી સંજોગી સવા ના બિચારક છે બેઠા હોય રાતે હરા થાય મનમાં ગદણે મને થાય કે આ નહીં ઉઠે શું કરીશ ના આપણે બધા ઉઠી જશું યેગી છબના છે કે વાત ઈ તો અહીંયા નહી ઉભો રહે જો યેગી છબના ના હોય ને ગામડા રાત તું કાયલ લઈને જવા ના દે સુકાલ દે દે કે અમુક ભીયા કામ કરે આ ખેત પર જો જતે રહેમો તો કાયલ ઉપરથી એ નથી વારું કરતા કે નો ઓફ ધ વેક્ટર્સ કેમ કે નય ઉઠે તો શું કરીશ એવું કોને થાય છે આ લોકો અગ વાગી ગયા અને નહી ઉઠે તો શું થશે એવું કોને થાય છે બુદ્ધિ નું એ છે બુદ્ધિ નું છે ઇમોશનલ થાય છે ઇમોશનલ પણ છે બુદ્ધિ બુદ્ધિ પદે ને આમ પર્યાય દેખાય આમ પર્યાય દેખાય પણ એ પર્યાય બુદ્ધિ ના તારે લેવા દેવા છું એ તો એનો જવાબ છે આ લાઈટ નો સવાલ લાઇટના સેવા કરવા આપણે તેમાં આપણે શું નુકસાન છે આપણે આખે બિદદાન કોઈ તો કંઈક ખાઈ જાય છે બદર આપણે આને એક લાઇટ સે બારેમાં કે મિતેલે થઈ ગયો પણ આ બધાને પણ આ બધાની અસર તો અહંકાર જ વ્યક્ત કરે ને વ્યક્ત કરનાત તો અહંકાર જ છે ને આ કે આપ કેમ થવું આ જે કંઈક વ્યક્ત થાય આ જે અસરો છે કુટીને મનની એ વ્યક્ત કોણ કરે છે વ્યક્ત તો અહંકાર જ કરે ને વ્યક્ત નઈ વ્યક્ત કરે નહી પણ બુદ્ધિ ની અસરો હોય ને બુદ્ધિ ની અસર કોને થાય છે બુદ્ધિ અસર કરે એ તો જેને આ અસર જેને નથી ગમતું તેને થાય આ બધા બે ઉઠતા નથી એને થાય કોણ છે કોણ આ બધા એકલો છે હા અંકાર તો વધશે બધો વિશેષ બાબત છે ને આજે પ્રગતિ જેને કઈ પણ થઈ રહી છે આ બધું વિભાવનું થયું ને વિભાવથી જ છે ને કારણ કે આત્મા નું તો કઈ છે લેગા જાતા હલી એમ એ આદરી ત્યા ઉત્પન્ન થઈ જી બરોબર આદરી ત્યા ગુણો ઉત્પન્ન થયા આત્માની આદરી છે તો આ પણ એની પોતાની તો દરિયાની આદરી ના હોય તો પછી આ સૂર્ય છે કે કઈ વરાળ ઉત્પન્ન કરે એની આદરી એ તો આત્માની આદરી જદા ઉભો થઈ નદી ઈરોનું વિલાન બતાને કોને જી ડ્રામા ચાલે ત્યાં સુધી રામકૃષ્ણ પરમહંશ કેતા કે હરિશચંદ્ર નું નાટક કરતો હોય એ પચાસ પછી અંદર જઈને બીડી પીતો હોય પાસે દૂધું બોલે એટલે હવે નાટક પૂરું થયું બટ ભસુરી દાદા હોય બોલતો હોય તેને કેટલાક વિચારશીલ જોનાર હતા નાટક ના વિચારશીલ થયું સ્ત્રીઓ આટલી બધી જગા હોય તો આ દુનિયામાં રહેવા જેવું જ નથી તે જતા રહેલા ત્યાર પાછા નથી આયા એમને પૂછ્યું ખબર પડે જ એને પૂછ્યું ભરી તમને બહુ દુખ હતું હું તો લક્ષ્મીચંદ છું આપડે આ પાઠ કરી અહીંયા આપડે એવું જ કરીએ છીએ પાઠ જ છે ને પાક માં પાઠ કોણ લેશે તો આપડે કોણ છે કેટલું યાદ રાખ્યા ના એ ભાઈ પાઠ લેતા નાટક માં પાઠ લેતા ખબર હોય લક્ષ્મીજન રકમ હોય ને કરતો હોય એટલે ઈગોજમ ઉભું ના થાય ને ઈઘોજમ ક્યારે ઉભું થાય કે હું જ કરું છું તો એટલે આપણા મહાત્મા હું સુદાર્થ છું અને આ સાગા કરે છે આ ડ્રામાય એટલે કારણ કે જ્ઞાનીઓ માટે આ જગત ડ્રામા છે અને અજ્ઞાનીઓ માટે તેમ જ છે જગત જ છે વિજ્ઞાન ની વાતો થાય ને વિજ્ઞાન માં હજી બરાબર આ અમુક પોઈન્ટ નથી ક્લિયર થતા અમુક ક્લિયર નથી થતા કે એક વખત આપ વ્યવસ્થિત ની વાત કરો છો એક વખત આપ ભાવ વાત કરો છો એક વખત એટલે હું શું છું આપની તો વાત બરાબર નીકળતી હોય છે એ કોઈ કાઢે તો આજ આજ મુજબ વ્યવસ્થિત છે એ કોણ છે આજ્ઞા ન પાડે કે પાડે અને કેમ ના પાડે ને કેમ પાડે ના થાય દાદા બુદ્ધિ બહુ દખો કરે આટલો જ પોઈન્ટ આવીને ઉભો રે કે શું કામ ના પાડે દાદાજી કેવા માંગે છે સમજાય છે દાદાજી પણ આપડે દઈએ બીજું દવાની છે આપડે ખબર ના પડે પાછળ ના એ જાય છે વાત એ છે ને એટલે તમે કજુ બનતું નથી તમને ફક્ત દખલ તમે દખલ રૂપે જાય ને એટલે આપણે મહાત્મા વ્યવસ્થિત છે હવે આપડે કર્મ કર્મ વિશે વાત કરીએ તો બધાને પૂરિયાધીન જ છે ને બધાને કર્મ વાંધો નથી કર્મ બંને છે ભયંકર કરાવે છે આપણે હવે હવે જગત અંદર બધા કર્માધીન જ છે ને બધા स्वतंत्र अहंकार गया जन्म અથવા તો જે મારું બેલેન્સર્મ હવે એ ઉદયકર્મ આ અવતાર માટે છે એ ઉદયકર્મ ભોગવતા ભોગવતા જે નવો બાંધે છે એમાં સ્વતંત્ર છે એમાં સ્વતંત્ર નવું ચાર્જ કરવા માં છે ને પણ આપણે શા માટે ઉદયાધિન બીજા ભવ નું આપણે શું જોવાનું ચાર્જ જ નથી ચાર્જ જ બંધ કર્યું કે દેખાય બધું ઉદયાધિન હોય મહી સુક્રિયા કરશે તો એ જોવાના જેને છૂટવું છે તેના માટે અને જેને બંધાવું છે જગત એક બે હજાર ની દ્રષ્ટિ જગત માં એક દોષી દ્રષ્ટિ એ બંધા જ કરે છે નિર્દોષ દ્રષ્ટિ છોડ્યા કરે હવે એક અહંકાર ગમે તે કરી શકે દાખલા તરીકે હિટલરે દુનિયા ને બદલી નાખવાનો અહંકાર કર્યો તો એમાં ઉભો થાય આખું કઈ દુનિયા ઓછી એના જેવા વિચાર ના પણ એ આ બધું પાછું એક ભાવ માં હોય એને માટે એ સો ટકા નઈ સિત્તેર ટકા પાડે સાત ટકા પાડે પણ આગ્ઞા જયારે પાડવી છે આપની પાસે મારું વ્યવસ્થિત છે પણ બહાર મારે સંયોગો અન્ય એને અહંકાર પણ છે તો ઈ ચાહે તો મારું કરી શકે મારે દાખલા તરીકે મારે ઇન્કમટેક્સ માં એક ફાઇલ બાકી છે ઇન્કમટેક્સ માં એક ફાઇલ બાકી છે હવે ઇન્કમ ટેક્સ નો ઓફિસર ને જ્ઞાન નથી એટલે એનો અહંકાર છે હવે એ અહંકાર મારું બગાડી શકે ખરો ના તમારી પાછું કરવાનો આવ્યો જતા નથી એવું એવું કઈ એની સાથે વાત નથી એવી વાત નથી કરતો હું આ તો આપડે કીધું ને કે આપડે આડું બોલી એ વાત નથી એનો એક એના રૂટીન માં જ આવે ફાઈલ મને કઈ કરી ના શકે એના સંદેશ તમારું શું તમારું કરે હા એવા હોય ઓફિસર હું જોઈ લઈશ એવું કરે તો કોઈ કરે આ તો તમે છે તમે સહજ નગર અથવા ગોડો મારો તો એ ગોડો મારવાની એ શક્તિ છે એને ગોડા મારવાની એવું બોલવામાં શું થાય કોઈ દેવ ના મનમાં ખટાય તાકાત ની વાતો કરે છે સમાન છે બોલાય નઈ એટલે એટલે જ્યાં સુધી આપડે અમે હું તો અંદાજા કોની તાકાત નથી આમ કઈ કરી શકે પણ આ તો દેવરૂપ માં બે આ વળી બહુ ચક્ષુ બોલી રહ્યો છે આ બધા અહંકાર છે અને મોટા માણસ ને અહંકાર ચડ્યા વિનય નહી કરો તો નથી જંગલ માં જઈને એકલો પડ્યો અથડામણ માં ના આવે તો એનું શું થાય એ અથડામણ માં ન આવે કોઈની સાથે કઈ અહંકાર કરવાનું નહી કશું નહી એને એની શું થાય એને વ્યવસ્થિત લાગુ પડે કે નહીં એમ વ્યવસ્થિત વ્યવસ્થિત કેવું આખું દૂધ દૂધ નઈ ચા બોલે ક્યાં બોલે અહંકાર શું ના કરે છે ને બે દુ કઈ આવી દુનિયા પછી મમેરું પૂરે અને પછી આપડા ભગવાન આઈ મમેર પૂરી ગયા શું ભગવાન મમેરું કરી ગયા કે આપડા દેશ ના લોકો ક્યાં આવું નઈ ભગવાન કલાક મમેરુ કરી ગયા ભગવાન કે છે દાદા કરી ગયા એવું કે છે બધા દાદા દાદા કરી ગયા એવું માને છે બધા દાદા એવું કરી ગયા એવું કામ કરે છે એવું માને છે બઉ મોટો ચમત્કારો છે આ બધા પણ આ ચમત્કાર કેવાય નઈ અમે હા અમારા દસ નામ ભાવના એવી છે પચીસ ની આપ જો પાછા આવે તો અત્યારે રાજસ્થાન નું ને એ બધું સારું ફાવે શહેર છે બહાર પાડવું પડશે ને આમ કઈ જેટલો ગય થાય એટલું બહાર પાડવું પડે શબ્દ ની વાતો ના કરો અમે જાણકાર છો ને તમે છે આપડે આ ભાવ આવે છે એ સંજોગો પેલા જોવા જેટલા શબ્દો લીધો છે દોરો આપડા હાથમાં નથી પતંગ ના દોરો દોડ દોડ કરી મારી પતંગ કપાઈ મારી પતંગ કપાય તમારા હાથમાં આપ્યો છે એટલે ગોળાટ ખાય એટલે કે પતંગ નો દોરો તમારા હાથમાં આપ્યો એટલે ગુલાટ કાલે જેવા સંયોગ જેવા સંયોગો ભેગા થાય य प्रमाण भाव थाय के भाव क्या हो प्रमाने संयोग भेगा कर... <laughs> कल्पेव थी जाए ये भाव थो योगाधीन से અનુભવ જ્ઞાન ના આધીન છે એટલે કઈ કલ્પી ના લે છે જાણે આપણે રાજેશભાઈ પૂછે છે કલ્પિ ના લેવું કે આપણ આત્મા છે કે કી સત્તા છે બંડાલ જે દે આપણ આત્મા છે કલ્પિ ના લેવું આપણે મારી ગુમ શું મોટો મોટો વાળી જ્ઞાન આપ્યું દેલ સમજી કશું ના કરી શકે આપડે કોઈ હવાનું અબરું બોધ્યા ને તો વ્યાલ લેવાળી રસ્તી વાળા ને અંકાર ને કચ્છ બોલે બાર તો ગોદો મારી ગયો છે અને પેલો આની બહુ રડતી હોય બોલ્યો ને આવું ચડે બધાને હાર આવેલી તમે ચિંતા ના કરજો હું આખી જિંદગી અહીં પડી રહીશ કે એમની પણ ના પડી રહ્યો અહીં પડી રહ્યો તો વ્યવહાર બોલવું એ બે ભી નાટક કરે છે એ ભી નાટક છે દાદા અરે લોકો